સમય માં જે મનુષ્યો આવે સીધો ના સમય માં જે મનુષ્યો આવે એનો સમય એટલે સાક્ષાત્કારી પુરુષો ના સમય માં જે આવે એટલે આ સમય અમે આવ્યા તો અમારો મોક્ષ થાય કે બીજા નો પણ થાય બીજા સમય માં આવે મોક્ષ તો થવાનો જ છે વેલે મળે એનો ક્રમ છે ક્રમ એક સમય એકસો આઠ જીવ મોક્ષ કરે છે પ્રવાહ રૂપે પાંચ પાંચ એકસો આઠ આઠ પોલીસ ની જોડી હોય પાંચ પાંચ ની જોડી આવે છે એક્સો આઠ આઠ પોલીસ ની હોય આમ જતા હોય તો પ્રવાહ રૂપે દેખાય ના દેખાય તમે એ રીતે એકસો આઠ જીવ મોક્ષે જાય છે ક્ષણે ક્ષણે સમયે સમય અને એકસો આઠ જીવ એટલા બાર થી આ વ્યવહારમાં આવવ વધતો ઘટતો નથી વ્યવહાર પરિપૂર્ણ છે કેવો છે પરિપૂર્ણ છે જેટલા દર્દી જોઈએ એટલા દર્દી જેટલા હુથાસ જો એટલા હુથાશ જેટલા લવાસ જોયે એટલા લવાસ બધી ચીજ્યો જોઈતી જેટલી દુનિયા ને જરૂરિયાત છે બધી ચીજો વ્યવહાર માં હોય તજભે ને આ લોકો કે પુરસાર્થ કરો પુરસાર્થ કરો સ્વાનો કરશો તો પુરસાદ કરે નહી દુનિયામાં હોય કેમ બન્યા યુગો જેમ કે સતયુગ કહ્યું એક દ્વાપર કયો એક ત્રેતા કયો આજે કલયુગ કહીએ છીએ સત્યુગ વખતે વધારે સત્પુરુષ હતા એમ કહીએ છીએ કલયુગ વખતે વધુ પાપી જીવો છે એમ કહીએ છીએ આ બધું કેમ चक्र हो आकर उतरे चार चढ़ का उतर तो का उतर। उतरे तरह झापर थे, थे। कल युग आ મેટુ કરે છે તો એ કે કર્યું અને હાથું કેસે મે પોતે ઉઠતો સહી કરી આપે છે ભોગવું પડે સમજાય છે ને પરણે કરે છે આ પોતે કરતો ના કરવું થાય છે અત્યારે આપણે ચણા લેવા હોય ચણા તો અત્યારે હજુ જઈએ તો હજુ આપણને કઈક થોડા ઘણા મળે ફોમણ બસામણ ભેગા કરવા થાય પણ રાતે અઢી વાગે જઈએ તો આ મનુષ્યો એટલા જ અહંકાર કરે છે સમજ પડી ને દેવો નો અહંકાર જુદી જાતનો છે દેવો કર્મ કરતા નો અહંકાર નથી કરતા એ તો એમનો રોફ માર તેનો અહંકાર કરશે ડોક્ટર છે એક પેશન્ટ આવ્યો એના તરફ અનુકંપા થાય છે અનુકંપા આવી પણ પાછો અહંકાર કરવી દવા કરી અહંકાર ના કરતો વધ અહંકાર કર્યા વગર રહે ને પાછલો ભાવે સેવા કરવી આ સાક્ષાત કરી પુરુષ ને સોંપી દે પરમાત્મા સોંપી દે હા પણ એનું પુણ્ય ફળ મળે એનો મોક્ષ ફળ ના મળે ફળ તમને સોંપી દઉં મને છે ફળ આપી દેવાય નહિ કોઈ થી ફળ કરવું હું કરું છું ભાવ છૂટી ગયા પછી હવે ના રે તમને આવે એ નથી રહ્યું તમને ના રહ્યું તમે કરો છો ને સંભાવ નિકાલન થઈ જવાનો ते ताम करता छूटे कर तो, तो करता हरी शु क्यू कह तो शिव एट शुद्धार्थ मई गो અંદર બધું કરી લે છે તમારે તો ફક્ત જોયા જ કરવાનું છે આજે પણ આ જોયા કરવામાં ઘણું કુટાઈ જાય છે આ જોયા ક્રમ માં તો ઘણું કુટી જાય છે સામ્યવાદીઓ આવી રહ્યા છે લોકો છે કાપે છે ખતમ કરે છે આ બધું શું પછી હું તો કોઈ વાત નો નહી બાબા જે જોવું છે એની વાત કરું છું આપડે હવે કપાઈ ગયા તમારા દરિયા દરિયો દરિયો છે દરિયામાં જોઈલા બધા દરિયામાં લડી થાય છે આ કુદરત નું કામ છે એ સામ્યવાદી કશું નહી કરતા બિચારા આ વ્યવસ્થિત કરાવિચારા પણ સમજ પડી ને આ લડીયો બળીઓ બધું કુદરતી છે તમને જો આ સંસાર ગમતો હોય તો આમાં કોઈ ની સત્તા નથી ધંધા જવાની સત્તા ને સામે આવે તે શું કરવાના જો કુદરત ની ઈચ્છા છે તો સમજાય તમને અને મારો હિન્દુસ્તાન કે હું હિન્દુસ્તાન કે હું ઇન્ડિયા ને એવું તો એવું બધા મોહમ્મદ જયારે આવ્યો ને ત્યારે બ્રાહ્મણો સોમનાથ ના મંદિર ને વળગીને બેઠા હતા કેવું તને ફળ મળશે કે શું કે છે જેવી શ્રદ્ધા રાખે એવું ફળ મળે ત્યાં કે તો તમને ભગવાન માન્યા હતા તું ભગવાન માં તને ભગવાન ફળ મળશે કાંઈ પેલો ગીર ગીરની તમને મારે છે એ માનતો નથી એટલે મારે એને વધી કે બ્રાહ્મણ બાકી મૂર્તિ મૂર્તિ એમને કશું કરે નહિ મૂર્તિ તો પોતે કઈ ના કરે હા મૂર્તિ તો પોતે એક છે તારી બનાવી હું બની તારી એક ગઈ છે કે બે કે છે શું કે છે तारी एक फूटी है जरूर साइंसिफिक असर परोक्ष जरूर हिन्दुस्तान आपटा मोट थी छे तो समझी सकत नहीं मूर्ति ने मूर्ति ने फिर समझ सकती है संप्रदाय संप्रदाये मूर्ति न कारण संप्रदाये ये तो आ कलयुग ना निशाने शु कलयुग ने निशाने से तो कलियुग बुजा करें તો આ માણસ બધાને માણસ સમજતો નહી થાય કોઈ જમાના માં માણસ બધાને માણસ સમજતો નહી બને આ માણસ બધા માણસ સમજતો નહી થાય કોઈ દાડો થશે ને સરસ આવી રહ્યો છું તારે આ જ્ઞાન પામે તમે જે જ્ઞાન પામે એ તો આજે તમને કિંમત નથી એની કિંમત વાળો કિંમત વાળા એટલે જે ભૂખ્યો હોય ને બઉ જ ભૂખ્યો થયેલો ખાવાની કિંમત કેટલી હોય ને એમ આ તો એક અવતારમાં એવું જ્ઞાન છે એટલે હવે બહુ ડખામાં ઉતરવા જેવું નથી આ બધું કુદરત હતી ના શંકા પૂછાય પૂછવાનું વાંધો નહીં પણ હવે સારું થવાનું છે હિન્દુસ્તાન સમજ મળે અમે લખ્યું છે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે આ ક્રાંતિ છે કેવી છે ક્રાંતિ ક્રાંતિ કધુ પૂછાય પૂછવામાં કોઈ દાડો આ મનુષ્યો આ બ્રાહ્મણ વાણિયા બધા કેવા હતા પણ દાદા જગત તો જગત તો બધું લક્ઝુરિયસ થતું જાય છે જડ બનતું જાય છે મારું કેવાનું કે ક્યાં સુધી લક્ઝુરિયસ નતા જોયું નતું તો શું કયું જોયા વગર નો મો કેવા મંદિર મોયું છોકરો ખાઈ ખાઈ ને દમ નીકળી ગયો છે ને મોહ માંથી ભાઈ વૈરાગ છે આવે જન્મે ના જન્મે અને પેલા તો જોયા બધી વાત હતી બધી બ્રાહ્મણે શાસ્ત્રો ભણાયેલા હતા એક વેદી દ્વિવેદી ત્રિવેદી ચતુર્વેદી ચતુર્વેદી મૂર્તિઓની ને મૂર્તિઓ નો શું કરે મૂર્તિઓ બિચારી ક્યાં કરે માલા એવું છે મૂર્તિ કે છે મૂર્તિ બનાવી પથ્થર કી માલા બનાઈ કાષ્ટીચાલા બિચારી ક્યા કરે જપને વાલા કપૂર આ મૂર્તિ તો આસપણ ની બનાઈ બીચમાં બિચારી ક્યાં કરે જપને વાલા કપૂર બાર જોડો રહ્યો છે ત્યારે યાદ કર્યા કરે બ્રાહ્મણો નથી એને બ્રાહ્મણ બનાવી પૂજા સ્થાપન કરે હવે જેને બ્રાહ્મણ કે ખરેખર બ્રાહ્મણ તો હતો નથી શું એ કે છે કે મૂર્તિ ની સ્થાપના કરે એને જપ કરે બધા બ્રાહ્મણો કરે પણ એ કે છે બ્રાહ્મણ તો બ્રાહ્મણ હોતો નથી બ્રાહ્મણ થવું એ બઉ અઘરું કામ છે શું બ્રાહ્મણ છે ને ભલે બ્રાહ્મણ છે પટેલ નથી બ્રહ્મા છો હા એ બરોબર છે એના બિચારામાં જન્મે બ્રાહ્મણ છે કર્મ બ્રાહ્મણ નથી થયો સમજ પડે ની જન્મે બ્રાહ્મણ છે અને ગયા આવતા બ્રાહ્મણ હોય રાખવાનો જન્મે બ્રાહ્મણ ના ચાલે ધર્મે બ્રાહ્મણ જોઈએ કેવું બ્રહ્મ ને જાણવાની શરૂઆત થઈ ત્યાંથી બ્રહ્મ જાણે સંપૂર્ણ ત્યાં સુધી બ્રહ્મ દશા તે ઉપર બ્રહ્મ દશા સમજે તેને શ્રવણ બ્રાહ્મણો કેવાય શું કેવાય શ્રવણ બ્રાહ્મણ માલા બનાવી કાકી કપૂર શું કહ્યું કારણ કે આમ કોથળી ગાલી અને માળા આપડે ખબર ના પડે પાંચ પાંચ માં વાળા મડકો આવ્યો નાચ મડકો આવ્યો જપને વાળા કપૂર માલા શું કરે બિચારી જેટલું કાલે જ્ઞાન માં બોલ્યા ને એ ત્રિકાળી સત્ય હતી બધી વાત હાથી આ વાંચ્યું હતું આજે કે વાંચ્યું હતું ને કઈ તે જોડો છો જે કલ્યાણ કરે તે બીજાનું કલ્યાણ કરે પોતાના બરકત ના હોય નીકળે હોય એની બહાર કે છે ભાઈ એમની વાત જ જવા દો કે ભાઈ આવું બોલતી બાર છે સેવા ભાવી કરવા નીકળ્યો હોય તો હમજ પડી ને બને કે ના બને બને છે આપડો કાયદો કેવો હોય આજુબાજુ ધર્મ બધે ઘર થી શરૂઆત કરીશ કે કોઈની જોડે મતભેદ પડ્યો નથી કારણ કે જ્ઞાની ની ભાષા સુધી અને અજ્ઞાની ભાષા જુદી બંને ભાષા જુદી છે જ્ઞાની રિયલ ભાષા છે અજ્ઞાની રિલેટી ભાષા છે જ્ઞાની ભાષામાં કોઈ મળતું જ નથી તો જ્ઞાની કોની ક્વા કરે છે જ્ઞાની ની ભાષામાં કોઈ મળતું જ નથી અજ્ઞાની ભાષામાં બધા મરી જાય છે કે છે આ બંનેની ભાષા જુદી જુદી છે અજ્ઞાની ક્વાણીઓ કર્યા કરે છે જ્ઞાની જોયા કરે છે શું થઈ આજ્ઞામાં શુદ્ધિકરણ થાય અને ક્ષમતામાં રાખવાનું બસ એ છે બીજું આ બહુ ના જે પર્યાવ લીધા પહેલા જે બંધાઈ હોય એનું નિરાકરણ કેવી રીતે છૂટી જાય પણ દાદા એક વાર બીજ પડી ગયું હોય એટલે રૂપક માં આવે જ ને હા બીજ પડી જાય ને બીજ પડી જાય તમે વિચારો તો મળતા પેરા સુધી થઈ જાય એનું એજ વિચારો તેથી અમે વિષય વાળાને બધા આપીએ છીએ ને કે વિષય ની હોય બીજા દોષો હોય એને આપીએ છીએ રવિવારે તું આમ અફવાસ કરીને એમથી કહીએ કરી જ્ઞાયક હોય તો જ્ઞાતા દસ્તા નહિ તો આ ઉગા આંખે દેખાય બધું જ્ઞાતા એ ના ચાલે પોતે જ નહીં છે શું છે પણ સારું પેલા કઈ બીજા થઈ જાય પછી પોતાના સ્વરૂપમાં આવવાનું સ્વરૂપ માં ના એટલે ઈ લક્ષ માં જવાનું આ બાર ના લક્ષ્મ જ્ઞાતા દેશા પછી આમાં સ્થિર થવાય પોતાના પોતા દ્રષ્ટું નાયક ના થાય ત્યાં સુધી કશો એટલી વાત દાદા બીજા માંથી જરાક બીજા અડાવા વિચાર ન થાય એને એ રીતે થઈ મિત્યાત્મિથ્યા એમ એમ ભૂમિકા શુદ્ધ થતી જાય ને चिंता थे शु करो छोड़ के एम तो बढ़ी शांति चिंता जो चिंता जो नागम प्रशन करे आ रोपण वाले